શું થઈ ગયું છે એ રીતે મળી બી કોમ નહી એટલે વૈજ્ઞાનિક રીતે હું તમને રીત બતાવું આ તો વિજ્ઞાન છે આ કઈ આખું વિજ્ઞાન જ છે મૂકી દઉં છે ભગવાન તો ભગવાન જ છે ગોડ ઇઝ એવરી ક્રિએટર વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ જે માત્ર અંદર બેઠેલા છે નિરાંત અને એમને આધુરીથી આ બધું જગત ચાર્યા કરશે એ કશું કરતા નથી પણ એમની હાજરીથી જ આવે જગત ચાલે કરે એમની હાજરીનારાયણનારાયણ નો જળ પ્રકાશ છે આ પધલ ને સોલ્વ ના કરે ત્યાં સુધી બધા પધલ ઉભા થયા જ કરે લોકો પધલ ઉભા થતા છે કોઈક અપમાન કરે પદલ ઉભું થઈ જાય છે પછી પથર ઉભો ના થાય એટલે આ પથલમાં જે પથલ નો ના થાય તે સંસારીઓ હિન્દુસ્તાન ના હોય બાવા હોય સાધુ હોય સન્યાસી હોય બધા પસંદમાં પસંદ ઊભું નહી થાય એમ તમને કહે પણ અમારે કહે પણ એનું થોડુંક પાણી વાણી છાંટવાનું બધું તૈયાર લાખ હતો એટલે ધેર આર ટુ વ્યુ પોઈન્ટ પસંદ ખરેખર એમ ભાવી નાખી હોય સમજો ને સમજાયું તમને એમ તમને બધાને ભાઈ સમજાય છે રિલેટીવ ને રિયલ રિલેટીવમાં શું કે છે આ ગાય હોય છે ને એને રિલેટિવ લોકો લૌકિક ભાષામાં શું છે જ્ઞાન અનુભવ માં આવે ત્યારે ખબર પડે તારે દેખાય ને એટલે એ રિયલ એ સુધાર્થમાં છે અને રિયલે ગાય છે પણ આપણા લોકોને ખબર નથી એટલે ગાય જ છે એટલું જ બોલે આપડે ગજેડું મળ્યું એટલે ગધેડા એટલે ગજેડું એટલું જ હોય ભગવાન ગધેડું જતું કે તમને આ દ્રષ્ટિથી મારી ભગવાન પણ દેખાશે શું કહ્યું રિયલ દ્રષ્ટિથી મારી ભગવાન દેખાય રિયલ રિલેટીવડા ની વાંખી એ ગદેડું દેખાય શું થાય આ ચામડાની આંખે ગાય દેખાય અને અંદરની આંખે તમને શુધ્ધાત્મા દેખાય